તમને માન્ય છે ગીતામાં કામ કરે બધું ગીતા માતા જેનો ત્યાં જ્યાં જ્યાં બિલીફ છે લોકોની બિલીફ નથી તો આ નથી માન્ય ત્યાં માન્ય આ મકાન ની લોકો ન મુસલમાન એ ખબર માં આવ્યું એ મેમ્ર કેવાય તો એના હમુ જઈને નમાજ પઢવાની મસ્જીદ માં પેસી અને કરવું પડે આત્મજ્ઞાન માં ભણવાની કઈ શર છે ના એક મશીદ ની કંટાળ રાખેલો મજિદ બંધેડી સરકારે સરકારે ખબર પડે નાલ સકા અને પીચવી આપડે નિષ્પક્ષ ભારતીય આપડે અમારા નિષ્પક્ષ ભારતી ઇન્ચાર્જ છે ગમે નિશ્ચય પરમાત્મા દાદા ભગવાન ને સમય મૂર્તિઓ નઈ વ્યવહાર થી એક મૂર્તિ તમે નિશ્ચિત બધા કરો છો નમસ્કાર કરાય ના નમસ્કાર કરાય એ ભેદ જે પાય ને એ ભેદ થી બઉ કુચવાળો થાય મનુષ્યો ધ્યાન ને શ્રદ્ધા બેસી તો એ પણ માસ છે કઈ ચારવાર શ્રદ્ધા હોતી ને દેવો શ્રદ્ધા હોય છે દેવો એ જુદું હોય છે મનુષ્યો કરી ને એ શ્રદ્ધા હોય બધે શ્રદ્ધાઓને એક્સેપ્ટ કરીએ સાયન્સ સાયન્સ સાત ડિગ્રી ની તારે આપણને દર્શન થાય દર્શન થાય આવું સ્વામી આવું સિમંદર સ્વામી ના દર્શન કરીએ તો એ નિશ્ચય થી કે વ્યવહાર થી એ મૂર્તિ ને સિમંદર સ્વામી ની મૂર્તિ ને દર્શન કરીએ કેટલી સિમંદર સ્વામી તો આપણું વર્તમાન એટલો નિશ્ચય મહાવીર ભગવાન મેમ્બર ને અને નમસ્કાર કરો છો આપડે આમ શું કહીએ કે અમારા ઘરના માણસો ને પગે લાગીએ તે રહેવાથી પગે લાગી બહારના પગે લાગીએ તેથી પણ ઘરના માણસો ખેર પડે ના પડે પૈણા ની જગ્યા જે કરે કેમ લાગે સાચી વાત લાગે સમજમાં જ ફેર છે ને એના એટલે બીજા જોવે એની સમજમાં ફરક છે આપણે આચાર ને મહત્વ નથી આપવું આચાર ડિસ્ચાર્જ છે એટલે મહત્વ આપવું નથી આચાર ડિસ્ચાર્જ છે એટલે આપણે મહત્વ નથી આપ્યું આપડે આપડે ત્યાં આચાર ને ત્યાં નિશ્ચય ને વ્યવહાર લગભગ સાથે સાથે હોય છે અહીંયા આપડે ત્યાં નિશ્ચય એ હોય છે ને વ્યવહાર એની પાછળ પાછળ જાય છે જ્ઞાન જે છે ને બધું છે આચાર જોયા વગેરે આગળ બીજી વાત ચાલે ને આપડે જો તું નેજ્યા કેમ વિડી પીઓ પીવો પણ આ બી તીર્થું વિજ્ઞાન ને દાદાજી વિજ્ઞાન તો તીર્થંકર નો આ ક્રમ વિજ્ઞાન માર્ગ માં મુક્યો નથી તમારે જોવા <ruget executor> <ruget> <ruget> દાદા હવે ગજબ ની વાત છે ધનભાઈ છે બુદ્ધિ ન વાંચતું નથી ભલે ભલા બુદ્ધિ છે સાયકલ ના ટીપટા ને કાઢ લગતા સાયકલ ના ટીપટા ટાયર ટાય આનંદ આવતો હતો તને મોટો ટાયર ગયા હોય સાયકલ ટાય બે વસ્તી યાદ હાથ જ ઘી નાખી બધા પછી આપડે બરોબર છે ઉપાધી ભરામ નું તો ગ્વાડા માણસ મધે ભરેલા તેનું કામ આપડે વિચારશીલ શું કર્યું લીધેલું શાંતિ નહી શીખવું નહીં હું આપી દે એ બધું વિશ્વાસ ના જ માનીય છે તમે બધા થી નાના છો બધા નાના છો બધાથી નાના છો નાના છો ગમે આનંદ કરવામાં પછી આ મુકતો જરૂર રાગે રાખતો હતો છે ને છોકરાંત વળતો છે બેન કે દે હવે આમાં શું જોતા કેર હો રહા હુમ કે હડમડું આ પાપી કે જત્રા ગઈ ગયા છે આ પાપી ક્યાં હે ભાઈ છે સફર તાત્કાલિક આવું બોલાય એમ બોલાય છે આપડે પછી શું કેવાય વીક છે ત્યાં હા તો ક્યાં હજાર ઊંચ ધમધમ લોકો ચાલે દીધી આ ડોક્ટર ને આ ડોક્ટરો ભડકા ભાઈ સમજી ખબર પડે અમને કાલે હાથ બે બંધી છે તમે શું ખબર પડે શું ખબર નોક્ટર ના હાથ બન્યા છે મને તમને ખબર હશે તમને ખબર હશે ના મોટી ઉંમરમાં તો પેલા ખોખા હોય ને ખોખા ખાઈ લીધી ગયેલો મોટા દેખાય તમે ખોખા નઈ જ રાતે બે વાગ્યા મંદિર અમારું છે અમારે રમણ પૈકી ચલાવ ના દેવા કેટલા રેકો પ્રયાસ કર્યું હતું ને ત્યારે નવાયુ થતા પ્રયાસ જોરદાર જોરદાર પ્રયાસ સારું કેવું સારું પાછું ખબર પડે જે હોય છે એ લોકો જે હોય છે o problema com tudo isso tá funcionando né tá OK né tá aí nós né eu acho que tinha quando que tá a ver o que eu queria dizer agora tu tá aí dizer o rapaz હવે શું કરીશું એના કરતા અનંત કાળ ની આગળ જોવાની હા એ જલ્દી પહેરી એ થઈ જાય ભેગ મા જીવવું તો જીવું તો પડશે ને જીવું તો પડશે ને પડશે જબરજસ્ત જીવાનું કઈ હરખત ના પેહલા એમ લાગતું પછી આ કંટાળામાં શું હવે અરખર આવે છે હા એવું બેઠાલી તબી આરી ગલી કે વેદાંતી માર્થ બઉ સુંદર લાગે ખેલું કે છે કોણ ઊંચા બધા હાડી ગલબે રજા ખબર મંદિર મામુ છે શું નાદભાગ મૂક્યા ખો કબીરો શું કર્યું કર્યો ડખો શું કેવું જાય બધા એકાંકિક બોલ્યો એવું ના બોલાય પબ્લિક ને ના બોલાય આપડે આ બધા ભગવાન કહીએ પણ બહાર કહીએ બહાર કહીએ તો પેલા લોકો શ્રદ્ધા ઉડી જાય જેને બ્રહ્માજ્ઞાન જોયે તેને કહેલું છે આ પાણી દેખે કરે જો ટાળું પાણી બધી ડુબકી મારી મૂર્ખ ને એવી ચેવા બધા મૂર્ખ બનાયા તુલસી બનાવ્યા બધા બુધી કેવી તીવ્ર એટલે આ બધા ધોવાનું કાતો બધું બગાડી નાખો પણ એની વાત બધો ઊંચી ને જોયું એને એને કહ્યું ને જો તું જીવ આવો ક્યાં જો તું જીવ તો કરતા હરી ગયા જા હરીએ કર્યું આ બધું તો તું જો તું શીવ તો વસ્તુ ખરી ગયા તું સુધાત માં કરતા બેટે તો છૂટે કર્મ છોડવા માટે કઈ બીજો રસ્તો કરતા પણ છૂટે વાત સાચી છે તમને લાગે કરતા ઉભો રાખી કર્મ છોડવા મને આની વાત બધા કરતા અમે હા કે ખોલતા લી પછી કરતા મીટે તો છૂટે મુદ્દો જો તું જીવ તો કરતા આવીને જો તું શીવ તું ખરી કે છે એજ ખરી વાત બીજું ચાલીસ ચાલી પછી ડાયવર્સ થાય ત્યાં મોડ ફરી જાય ડાયવર્સાય રાતે ના ફરી જાય પહેણો હોય ને મહિના પછી ડાયવર્સ થાય એ બી ઉમેદ થી પહેણ્યો હોય તમારે છે હિંમત ને તો આગળ આપે ને ન લાવું ઓછું નહીં આપું જે બનશે એના બાપા એ શું કે ગાંડો છે આ કે ગંદા માણસ થાય એવો અંદર બલાકો થાય માણસો માસો માસ બરલાખો તો બરલાખો એને જગ્યા મળી ને આપડે તો આયા પછી એને જગ્યા મળી એની વસ્તુ કિંમત થઈ મળી કોણ કદર કરે જે જોઈતું તો મળી ગયું હે એમને જે જોયતું તો એ મળી ગયું શું કે છે બનાવવું છે પંદરસો જગ્યા છે બહુ જગ્યા મોટી છે એટલે અત્યારે રૂપિયા આપે કેટલા લાખ થાય નોળા એક વાર ને તમે અમારો સંઘ તો લાખ રૂપિયા કરી શકે એમ સ્થિતિમાં નથી બધા સીધા માણસો કઈથી લાગીએ બધા વધે તો આપે પણ જો આવી રીતે કુદરત કઈ કરે છે ને કોઈ કોઈ મળી આવે ट्रस्टी है मार हाथ मत ब्रस्ट द्वारा कहते फेरी ना के थे। बने नहीं क्या के।, के थे, नहीं, मली जो आशा जो आम पड़े तो कश्मे न कम लगे ट्रस्टी चाहो का ભારે કામ કરી હા એ પ્રજા કરે એવું કે અહીંયા આગળ સાતસો ને મીટર અપાવડા આવે ને વડોદરા શહેરમાં ઉપર થી બોઝ અઝાદ ફેન છે ને એ કાકર જોઈએ એટલે તમારે તમારે કેવાય હા કયો લોકે સાહેબ પાંચ પાંચ જયારે ના હોય લખવા ના હોય ટીપ તો પછી બરી ઘડી કરવા રી ના મોહમ્મદપુર માં ઘીના પૈસા લખાડે ઉતરાવણી માં ખાડે તે તારી વસ્તી આપતા હતા મેં નજી ને પૂછ્યું કોણ ને આપતો તમે શું કહે છે ઢોકડા લઈ ગયા છે આ તમે બોલ્યા તું આગળ તો આવું કર્યા ધર્મી શું થયું ધર્મ ધર્મ જ વ્યક્તિ ખાતો ક્યારે ઉધરાવણી ના હોય ઉછરામણી ના હોય હા જઈને ઉછરાવણી ભયંકર બું નતું એટલે તો સ્પર્ધા કરાવી રદ થાય નઈ ગમે એટલું જ્ઞાન તમે હોય દુખદાયી થઈ પડે આવું ના પડે એને પેલા આવવાનું છે ને આપડે બગીચા બહેલે કરીશું આપડે કોમ હશે કોમ છે કે નામ કાઢવું નથી આપડે તમને ખબર છે નામ કાઢવું નથી એવું ફસાયા બરોબર લોકો નામ કાઢ્યું આપડે કરીએ આવું કરી આપડે નાય આવું હોવું આવું ના ચાલે નિમિત્ત હું એ નિમિત બને કરતા તમને એવું લાગતું કરતા છે એવું કરતા મને કર ઉપાદાન વગર છોકરો કાચો વચ્ચે પણ ભણાવાર સારો હોય તો કરિયા નિમિત્ત એટલે ભણાવાર ઉપાદન છોકરો છોકરો પાક હોય તો કયા કાયદેસર ભેગો થયો કૃષ્ણ મૂર્તિ અંત ના આવે જે જ્ઞાન જાણ્યા પછી અંત ના જ આવતું રોજ રોજ જોવા પડતું જાણવા માટે જ જોવા કરતું હોય એ જ્ઞાન જ નથી કયું અજ્ઞાન છે શું છે જે જાણ્યા પછી કદી જાણવાનું બાકી નથી તે જ્ઞાન પ્રશ્ન છે નહીં પણ છતાં હા બુલેજી ઉડાવું છું કે સમજવા માટે જાણવાનું નથી સમજવાનું ભાઈ જાણવાનું જાણવાનું બધું હા વિકલ્પો રોજ રોજ સાબરવાનું મન થાય કૃષ્ણ મુદ્દે દેવ દેવ માસ એના શું થયો તમે હબડનાર ઠેકો એની પાસે હોય એમની દુકાનમાં એની દુકાન ના માલ છે સાહસિક વાણી નીકળે છે જેમાં બીજું એ નથી કઈ જોઈતું નથી કે શું ચારિત્ર બઉ સુંદર છે પણ તારું શું શું કરવાનું એ કે છે ને પોઈ છે આ કઈ ફેફાદી થાય છે આ તો ફઝલ કેવાય હિન્દુસ્તાન કેવાય કોયડા વાળો દેશ શું આ તો તમે તો છે તે માટે બરોબર છે અવેરનેસ આ તો અવેરનેસ થી આગળ ગયેલા છે અલગ એલર્ટ નથી એલર્ટ રહી નઈ બીજી તો એક્ઝેટ થઇ ગયો બરોબર વકીલ કોર્ટ કોર્ટમાં બરોબર ચાલે છે ઘરે ચાલે છે બધે ચાલે બધા ડિપાર્ટમેન્ટ રિયલ ને રિલેટિવ કેવું વિજ્ઞાન છે અભિપ્રાય બાંધી છે શું કયું આ જાણવું પડશે ને શું તમારો અભિપ્રાય છે જાણવો પડશે કોણ આપશે અભિપ્રાય ભાવે આપણે દશા થયો તારે શું દશા થઈ એ બધું નથી થયેલા વધારે કાગળ માગવું બે કાગળ વધારે ના આ પીએચડી થયેલા પણ આગળ હું જોવા કહી દઉં ડાક્ટર થઈ ગયો છૂટી પડતી ના અજ્ઞાની એક તરફ ગયું એ ગયું અને પછી ઉપરથી મોત ઉપાથી આપડે ફક્ત ગયું એટલું જ લમડા લખેલી ખોટ ગઈ એટલી જ ગઈ બે લમડે લખેલી ખોલે બે ખોડ નહી ખાતા ને એ કોઈ આવે નહી એ વિજ્ઞાન એમ વિજ્ઞાન પારકાશે ભાઈ એ તો છોકરો મરી ગયા ગયા કઉ હાથી કોણ કે ભાઈ મત આખી રાત બોલાતો નથી મીઠ્યા તું કેતો હતો ને બ્રહ્મ છે કેવું છે હા નાસ્તો સત્ય છે આ સત્ય કાયમ ચાલે નહિ રાતે ઉતો હોય ને તો ખબર પડી જાય હા રાતે ને શું કોઈ બધા વાકેલું મરચું વડક જરા મૂકી જયારે પોલું છે શું નાખ્યું નાખ્યું ઉપર થી પડી નઈ નઈ મીઠ્યા કે અમારો બધા ધ્યાન દેવા જગત મીથ્યા અમે તારી પડી ઉઠાઈ જ્યારે ખબર પછી મીઠ્યા થઈને નહીં સત્ય છે શું કહ્યું જગત पद्धत सर केत को सुन सत्य कोई चेक मरी सके जाए सत्य मतलब सत्यता पूरा होते मजा करे कल्पित सत्य थे कल અને પેલો નહી વિકલ્પ સત્ય આટલું બધું હકીકતું આ તો ઉઠી બધી ખાલી વિચાર વાત તો લાગે કે ઘૂત જેવું જ લાગે તાદમ વર્ગલ લઈ થોડી વાર લઈ જાય મામો હજી ઉઠાઈ નથી સભ્યતા નું વાતો નથી તબ્યતા હેઠી કેટ ના છે આપડે સભ્યતા છે એટલે મળજો હા કાલ મળવાનું છ મહિનો એક દિવસ બે દિવસ શું છે તો લગ્ન છે મહાન પુરસા આટલું બોલે છે ભરે આવે છે વિધિ મારે વિધિ નહી વિધિ કરવી પડશે ક્યારે તમે તો મુંબઈ થી આવતા આવજો એક પ્રકારનો રોગ છે રોગ છે મોટો રોગ મોટો રોગ બઉ મોટો કેન્સર કેન્સર તો હારું બધું અવસાર માર્યા અનંતવ મારી નાખે અંદર પણ નીકળતું ના હે ના છતાં હું વિઝી કરી પણ તે મારી ચોપડી વાંચે આપતું તમ કશું આપડે તો વચ્ચે વચ્ચે એને ફરી કરી સાલ નું આપું છું બરાબર મન નબળું બી જાય વચ્ચે બે ભાઈ ફરી આલુ પછી આપણે ડબલ એક વિષય ને જીત્યો એક વિષય જીત તાર જીત્યો સૌ સંસાર